ઉપાય બતાવો જોઈએ તમે કોઈ વાપર છો તું ઉપાય બતાવું છું લકડ જવું જોઈએ ક્યાં જવું જોઈએ એક મહિના સુધી કરો પચાસ હે ભગવાન મારી ભગવાન હું વાંકો જળ થઈ ગયો છું કઈક મને કઈક બહાર કાઢો આ દશામાંથી મને બહાર કાઢો એવું મહિના સુધી કરો કરો બોલે નઈ ને આ બધા માણસો ગાયો બેસે આ લોકો કરે ના કરે અરે ગાયો બે તો આ લોકો ચડું બોલે નઈ બોલે માથું લોકો આ સાધુ થઈ ને આવું એટલા માટે તો લોકો માં એમ થાય ને કે આ લોકો એવું કે છે કે સાધુ થઈ ને આશુ ગાયો તો કઈ એવું મૂલ્યાંકન કરવાના નથી હા जी. तो जगह दीकड़ी ती, करे आ, तो जाए गायो पे दीक गाय पारो लोकल कोरो घर हो બધા વિચાર ગુજરાતી જે ભારે બોલે તરત જુ ટોન સાઈડ કરે શું કરે એટલે ઇન્ફેક્શન હતા આના ભગવાન મહાર વસ્ત્ર ને જળ પહેલાથી શંકર ના ભોળા ને જળ હતા અને બેઠા વિજય દેવ ભગવાન અને નમસ્કાર સાત નમસ્કાર સાત આઠે અંબ અડે આઠ અંગે જમીન ને અડે નમસ્કાર કરતા હોય तेरा कपड़ा बपरा भगवान बाहर निकल थोड़ी बीजा दौड़ेलाम जान तेरे आ પછી મારા ભગવાન ત્યાં હોય નહીં આપવા કલાક થઈ ગયું ભગવાન આવ્યા ને ભગવાન થઈ ગયા ઊંઘ મૂંગ્યા કચ્યું નહી કચી ગયા ભોળા ગુજરાત વિચાર્યા વગર કેવું વિચાર વિચાર નહીં આવું છું આપડે ત્યાર પછી મારી બહાર નીકળ્યા પછી ત્યાં દાદા ભગવાન ના શિષ્યો કેવા દાદા ભગવાન ના શિષ્યો કેવા દાદા ભગવાન ના શિષ્યો કેવા હું જ ચક્રમચુ બધા ચક્રમ આવો આવો ખાઈ વાળો ને ક્યાંથી આવ્યું છે વપરાયેલા નહી આ વેટિંગ કર્યું નવો માલ નહિ પણ એમાંથી આ નીકળ્યો માલ પણ બહુ ઊંચો માલ નીકળ્યો જબરજસ્ત નીકળ્યો જે બે કલાક મુક્તિ આપે મોક્ષ આપે લોકો અનુભવ કડક કહી દીય ની જતો રે પાછો મારે બઉ ડું રહું પડે એમ ને શું નુકસાન થશે તેનો હિસાબ નઈ રહ્યો વક્રતા છે બધા એવું ના કરે પણ અમુક માણસ એવા પાસે કરા ભજન એનું ભાગ્ય તાચું પડ્યું હોય એવું બને એવાનું ભાગ્ય તાચું પડ્યું તારે જ આવું બને કે જ્ઞાની પુરુષ મળ્યો અમે બહુ નર છોડીએ છીએ અમારું જોઈને બાંધે નઈ તોય અમે લેટકો કરીએ છીએ નથી એટલે હાથી હાથી હાથી બાર જેમ બાયકો કામ કરે ને એમ બાયકો કામ કરવું પડે તને ખબર પડે ને ખબર ના પડે જેમ ભૌતિક ભૂકો બધા ચિંતા ઉપા થયું બઉ કાઉન્ટર આ બાજુ આ ભૌતિક તમે આત્મા બરોબર અહીંયા સ્થાન આપ્યું આત્મા બરોબર બીજું કોઈ સુખી ના આ તનાતન તું પેલું કલ્પિત તું કેવું ભૌતિક ના શક્તિ અવતારમાં અવતારવાની શક્તિ દેવ માં દેવ દેવ ની શક્તિ મનુષ્ય મનુષ્ય ની શક્તિ જીવ માત્ર માં આક્રમ સાચો આ ગાયો ગયા છે બધું દેખાય છે કર્મ બંધાય નઈ ટૂંક ને મારી નાખે વાઘ બકરીને મારે અને કર્મ બંધાય નઈ છૂટાય નહી પછી એમનાથી છૂટાય નઈ ને ના એ તૂટે છે વાઘ બકરી ને ખાઈ જાય છે અને બકરી ખવે જાય છે તો એવું છૂટે એ કર્મ છૂટી ગયા કે બધા છૂટવા હાર ગયા છે તમે બંધાયેલા બંધાયેલા એટલે શું એને દેવું થઈ ગયું કે દેવું વારવા મરતા ગયા છે દેવું વરી દેશે પછી આવશે અને ઊંચી ગતિમાં જાય છે તે જમા રકમ છે તે જમા ભોગવી ને પૂરું ભોગવી છે રકમ તો પછી આવશે એટલે વાઘ બકરીને ખાય છે તો બેવું છૂટે છે બકરી છૂટે છે વાઘે છૂટે છે थे उधर खून बेहु छूटे कोई करे तो करना ने बेहु ना मई मणस एक बंदा मे क्रिया कर <laughs> એક માણસ એકલા જ કર્મ બાંધી શકે છે બીજા કોઈ બાંધી શકતા નથી દેવ લોકો છે અને નવા પાછળ કરે છે આ દાદર બાંદરો પાછલા કરોગવવા ને એટલું છે એટલે ગાયો કઈ ના કરે છે એક જગ્યા પથડી બેઠડી બીજો તેરાન કરે છે હા ક્વોલિટી નિરાશિત અને એમાં કર્મો બોધે છે ખરાબ કર્મો બધે છે પોતાનું હોય ખાવું પીવું અને ભગવાન કઈ ના નથી પડી વિષય નહી કહ્યું વિષય ભોગવ અને આ જાનવરો તો તમારા ખેતરમાં ખી જાય છે એનો વધારે ખાય લાગમાં લાગમાં મોટા લોકો મુક્તા તરીકે માનતા આવ્યા છે હાલમાં તેમની હાજરી દેતી નથી તો તેના મુક્તાત્મા તેમના મુકુક્ષ ને પ્રેરણા બળ આપીશું કે ખરો પરમાનંદ થઈ ગયા હોવાથી આ પ્રકારનો સંત પુરુષો એને પુણ્યકલ્પ જ્યાં તેઓ કઈ તારી ગતિમાં જી એને લોકો ના માટે કામ કર્યું છે કોને માટે કરી છે આવે મુક્ત ક્યારે થાય કે જ્ઞાન થાય ધરક વિદેશ જેવું રામચંદ્રજી જેવું થાય મુક્ત મુક્ત થાય મુક્ત તો હેરી વસ્તુ લાખો અવતાર થશે મુક્ત હેરી વસ્તુ આ સર ને પણ મોટા મોટા માણસ ઘટા થતો દેવું ગતિમાં વૈભવ ભોગવ છે ફરી પાછા નહીં આવશે ફરી પાછા આવા કામ કરશે આગળ વધતા પહેલી વસ્તુ નથી માટે પીરણા આપે અહી છે કોઈ જગ્યાએ આ પ્રકરણનો અંત આવી જાય છે આ કાળમાં પચીસો વર્ષમાં બે માણસ પચીસો છેલ્લા પચીસ વસ્તુ નથી આ તો બધા આપડા લોકો પોતાના ગુરુ દરેક અરવિંદ આવડો બધો દરિયો एक बे थे। बे दी एक बे कया बोला, बोला नहीं नाम माटे माटे साधना पाप बढ़े અને પાપ વધે છે એના મન ના ફરે છે કે આવે તો આ મોક્ષે જવું બધું ના બધો હોય તો ભાવ ના ફરે એટલે અજ્ઞાન બઉ જરૂરી જે મોક્ષે ગયે તે નરકે જાય તો જાય એમ જેમ જાય ને અહીંથી નરકે જાય તારે પછી નક્કી કરે કે આવો ફરી આવું તો એવું નથી એટલે બધા મોટા મોટા માણસો બધા નરકે જાય આ બધા આપણા સંતોષ વિચાર મદદગાર નથી પણ કર્મ ને કર્મથી બંધાયેલા છે એટલે મદદગાર જેવું કહેવાય છે મદદગાર જેવું કહેવાય એટલે છોકરા ને જવડાવે છે એ છોકરામાં ભગવાન રહેલા હોવાથી એ મા બાપ ને ખાવાનું બને છે હવે બધી મંસાહાર કરતા હોય તો દરિયામાં નાખે વસ્તુ બધી પડી આવે એટલે ખોટું કરે છે ઉપર જોવા એટલું સારું કરે છે મોટો કરે ભગવાન નામ પ્રતિ તમામ વિદ્યુદ મળે છે તેવા સાચી છે નામસવ થી રીધી સીધી છે ના ભલે થોડી રીધી મળી નઈ થોડી થોડી નામસર કરે એટલો વખત સંસારમાં કોઈ નુકસાન કરતો અટક્યો કોઈની નિંદા કરતો અટક્યો કે કોઈ નુકસાન કરતો અટક્યો એટલે એટલો વખત અટક્યો અને નામસર એકાગ્રતા રહે એકાગ્રતા રહે એટલે શ્વાંતિ આનંદ આય ઉત્પન્ન એટલે એને થોડું લાભ પુણ્ય બંધાયતો વધારા એમ નૃદ્ધિ આપણી જરૂરિયાતો આપણે હોય જરૂરિયાત છે એના કરતા વધે એમ નૃદ્ધિ કહેવાય શું કહેવાય કરતા વધારે આ પ્રોબ્લેમ જરૂરિયાત વધારે હવે તમારે કોઈ મોટો માણસ બહુ જરૂરિયાત કરતાં બહુ વધેલું હોય લોકોને જે કરે ને આ ને તેને મદદ કરે ને એ નવૃદ્ધિ કહેવાય અને સિદ્ધિ એ વસ્તુ જુદી છે મળે સિદ્ધિ તો મળે સિદ્ધિ તો આ યોગ્ય બધી જ પ્રાપ્ત કરી શકે વટાવવાની અને જ્ઞાનીઓની સિદ્ધિ હોય વટાવે ની સિદ્ધિ બહુ મોટી હોય જ્ઞાની વટાવે નહીં યોગ્ય વટાય થાય યોગ્ય સિદ્ધિ ઉભી થાય કારણ કે યોગ કરી બીજા વસ્તી જતા નથી આ કરીને એનો લાભ થાય વચન સિદ્ધિ ઉભી થાય બીજી સિદ્ધિ ઉભી થાય મન માણસને મન વચ કરી દેવું કે બધી ખરી ખરી સિદ્ધિ ઉભી થઈ ज्ञान स्थिर करव पड़े साधन साधन न करे तो सहजता है स्थिर नजव पड़े तो स्थिर आप परोक्षण के આ કરો પ્રશ્ન કર્યા છે કાયદા એવું ગણવાથી બહુ સ્વભાવ બધા દ્વંદો છે તે વ્યાપક પ્રચાર કરવામાં વધુ સમય લાગતો હે વધુ સમય ઘણો સમય થાય તો ના પ્રસાદ થાય કોઈ ગયો કારણ સ્વભાવથી તૈયાર થાય સમજે જ નહીં ને કાયદો કરુણા ને કતલ આ ત્રણેય સાથે ચાલે ચાલે ત્યારે અંધાર સુધી ગતિ કે ઓછી થાય કરુણા ને કતલ બે હાથે હોય નહી અને કરુણા માણસ એમ હોય નહિ કરુણા બે હોય કરુણા राजकीय परिस्थिति बनी गई कहो आज राजकीय परिस्थिति देश आने अनुप थी गई सके राजकीय परिस्थिति आज एक बाजु अहिंसा लश्कर गोली गोलीबार करोर गोलीबार करेसो एक बाजु गोलीबार करे एक बाजु अहिंसा सरकार करने बाजु लस्कर राखे हाँ बस એકલી અહિંસા <tokright> <tokart> गोलीबार अहिंसक करोड़बारणस करव अहिंसक गोली भरे नहीं तो दौरी हड़े नही आ तो हिंसक नहीं अड़े समझे ત્યારે સ્વભાવ છે દરેક વસ્તુ એટલે આ ઘોરી એક બાજુ હોય એક બાજુ અહિંસા રહી શકે નહીં તો હિંસા આ ડાબી ડબી રાખવી પડે છે કેવી પડે છે નહી તો આ સંસાર નું ડૂટી લે મારી નાખેલો એક ઘણી વાર તો છૂટું આવે ને આ તો આપડે તો નહી તો આ બેવાય નાખે ની ત્યાં લોટા ઉલી જાય ને હારા હારા ચેઠિયા હું सारो हाल फेरी रही थी बढ़ु बहुत सरस ते का खूब जो बढ़ु સરકાર તો રહેલા તે દેખાય છે કે આપડે બેનર છે હા આપણું બેડર પણ છે ગવર્મેન્ટ તો આવે ખરેખરી આવે ગવર્મેન્ટ રાખે છે અહિયાં જાય પણ આપડે બેટોર લોકો છે આ એકલા બઈરા ઇન્જીનિયર હાથી હોત તેરેથી અને કામરાજી બાબરાદ નામ લ્યા હોત કામરાજી દવા ના રાખી હોત તો આ બઈયા કાળમાં કલ્યાણકારી નતું તો કામરાજી દવા નાખી તાથી જેરી થઈ ગઈ દવાની દવા એક ડરા છે ને હું ક્લીનમેકર શું કહે છે ક્લીનમેકર ક્લીનમેકર એ પિરિચંપે ચડી પછી બરોબર છે તો પણ જો કામડા જે ગોળીબાર કરી ને દબાણ તેથી આ જ દશા બેઠી હતી અને આપડા આપણા જ વાકા એનો શું હતું કામડા આપણા આપણે ચોખા બધું ચોખ્ખું તમે જે માગો ચોખ્ખા આપડે નથી રાખતું નથી પણ આ મહારાષ્ટ્ર માં તો બધું થાય હોય હોય ધોઈ ટૂંકી થઈ મધુરો મધુ બધા ધોઈ ટૂપી એ ધોઈ ટૂંકી ના હોતા સારું તો કેટલીક વસ્તુ ગાંધી દીધી છે કુદરત ઊંચે લાવશે કુદરત ઊંચે લાવી રહી છે જોઈએ તો પણ અહી આવશે ને અહિંસા પાડતા તા તો એમનું ખૂન કેમ થયું હમણાં પ્રભાકર ભાઈ કહ્યું ને કે અહિંસક ગોળીબાર નથી થતો અહિંસક એકને કે આપો આ નટારા છે ભલે નટારો હોય તો વધારે આપો એમ કે એટલે આ વાર પછી વાળા ખોટું લાગે કે આપણને ખાઈ જવા નાખી એટલે પેલા પાકિસ્તાન પડાય ન્યાય ન્યાય જ ના કરાય ન્યાય કરે છે તે અહિંસા એટલે આ વધારા કર્યું ને તેનું આ છે એના બધું આ છે બાકી શબ્દ મળે અને બોલો તો અમુક શબ્દો બોલાય બીજા શબ્દ ના બોલાય કોઈ વચ્ચે પડાય નહિ બે પાર્ટી વચ્ચે બે પાર્ટી વચ્ચે પડાય એટલે એકની હિંસા થઈ થોડી ઘણી થાય કા થાય આ ગ્વાગીરી તો સારો હતો આ કકરાટ થોડો નીચે એટલે આપણા આપણા રિવાજ પ્રબળ હતો આપણે શું રિવાજ હતો કે દાયાને ગામ આપોડાને ગોવા માપો કાંઈ ગો આપીએ નહીં તો બધું કકરાટ કાંઈ નથી જીવવા રે આપણને ના રે એક આ એક ન્યાય કરવા ગયા આ ન્યાય આપણા હિન્દુઓ કરે ને ન જીવાતમાને સ્વર્ગમાં રહેવું સારું કે પૃથ્વી ઉપર પૃથ્વી પર રહેવું સારું સ્વર્ગ વાળા પૃથ્વી પર આવવા માટે પૃથ્વીમાં કાયમ રેવાનું નહીં મુકામ કરવા છે चले कुछ न कई सारू थोट तो सुख जो पे पे तो सीमात्र ઘી માત્ર એટલે શું તમારે એટલે તમારે સુખ જોઈ તો સુખ આપો અને દુઃખ જોઈ તો દુઃખ આપો તો તમારે તો દુખ આપનારા કોઈ હોય ત્યાં જે કરાવે છે આપણી દુખ આપે ખરેખર ભાઈ પણ એ તો ભાગ આવેલું એટલે ભાઈ તો છે મને વાઘ આવે તો ખરો જ ને ભય તો છે મને કોઈ વાઘ સામ આવે તો ખરો જ ને ખરેલ છે તમે આલું નઈ મારું નામ ક્યાં છે બે અલગ અલગ જુદા તો પેલા સમય તમારી જાળખ નથી હું કોણ જાણતા નથી બાકી તમારતું તમારી તબિયત બરોબર નથી મને એવું સમજાય છે કે वेदना वेदे अंदर जे वेदक है वेदे वेदक ने हम जाए ज्ञाता द्रष्टाजी वेदना वेदक वेदे क्रमिक र तो कोते जेदक है क्रमिक र तो आत्मा को वेदक है वे क्रमिक ममिक ममिक म तो आत्मा को वेदक है અક્રમ ની અંદર દાદા આપણે એવું કરી છે વેદક એટલે અહંકાર કહો અહંકાર બધું આવી ગયું છે मैंने पड़े वेद माने वेदेलो कर प्रज्ञाशक्ति जाने प्रज्ञाशक्ति जाने એક માણસ નહી હું અહીંયા બધા છોકરાઓ પ્રસાદ આપું છું પ્રેમથી પ્રસાદ આપો ત્યાં દુઃખ લાગતું નથી અને એક અહંકાર ની મસ્તી જ નહી આગળ એટલે સારું લાગે છે એટલે આમાં જો ભરીએ વેદક માં આપણે વેદક તો બહુ દુઃખ થાય એટલે શું દાયક રહે તો દુઃખ बिलकुल झड़के आत्मा ना जो स्वरूप है दर्पण मैं दर्पण कई बाढ़ आतके झड़के से जुदू से कार्यकारी कार्यकारी कार्यकारी शक्ति ना आता हमारी कार्यकारी प्रज्ञा प्रज्ञा प्रज्ञा कर पूरा कर आटोपी मेरे दरवाजा सुधी मदद प्रज्ञा दरवाजा बेसा कर प्रज्ञाशक्ति एक आवाज रही है दादा संसार मदद बुद्धि करती थी संसार धर मदद बुद्धि करती थी બુદ્ધિ સંસાર માં મદદ કરતી હોવાથી પ્રજ્ઞા નથી પણ અજ્ઞાત છે જ્ઞાન છે કરો ભગવાન એને અજ્ઞાન જાતિ કરવું એ જ્ઞાન તો છે પણ મોક્ષ નો ના રહી જાય જ્ઞાન મોક્ષ માં ના લઈએ જ્ઞાન તો છે અજ્ઞાન એક પ્રકાર નું જ્ઞાન છે કે મોક્ષ વિશેષ જ્ઞાન છે પણ આ મોક્ષ ની અપેક્ષા મોક્ષ હેતુ માટે આ જ્ઞાન છે મોક્ષ હેતુ છે એ બુદ્ધિ ને અજ્ઞાન ગાલી સુમતી એટલે આત્મા સંબંધી નો બુદ્ધિ બરોબર બુદ્ધિ આત્મા જાણવા સંબંધી બુદ્ધિ મતિ જ્ઞાન એટલે સાંભળ્યું કે સ્થિર થાય એમાંથી મતી જાય છે મત્તિ જ્ઞાન માં મતિ જ્ઞાન જ્ઞાન જ મોક્ષ નું કારણ છે મને ફરી મોક્ષ ને કશું લેવા દેવાનું નથી હા આ સો થાય તો કેવું એના થાય મત્યજ્ઞાન હા શ્રુત કેવલી જે કે છે તે કોણ શ્રુત કેવલી જે કે છે એટલે જેને આ તમામ શાસ્ત્રો નું જે રહસ્ય જે રહસ્ય આ સુધ કેવલી જે છે એ સંપૂર્ણ જે કેવળ જ્ઞાન છે તેની પાસે કે સુધ કે હજી yeah, <coughs>